સરકારી છે તે રાત વ્યવહાર માં નથી વ્યવહારમાં ના આવે ને देह आसक्ति केूटे देहनी आसक्ति छूटे जाते का आसक्ति छोड़ी हो जाते का दिखा जाते ना कर કે લઈ તમે બિલકુલ નાલાયક માણસો એ તેને હશે નાલાયક થાય સામાન્ય ઊંડે ઊંડે ઊંડે ઊંડે મારો ઈગો ઘવાય ઊંડે ઊંડે મારો ઈગો ઘવાય ઈગો ઘવાય ઈગો ઘવાય ને मुक्तु नहीं कर पूर्वग्रह <abra PowerPoint> थी गैर समस्तीग्रह से गैर समस्ती तो कायदेसर करे तब कोई मनस अपमान करे बजू का તમે સમજાય કયા કાયદા ને આધારે કાયદેસર કેવાય છે ભારો ભળે છે તમારા ઉદયક્રમ નું ફળો મા બાપો ના કર્મ ના ભોગ સંતાનો ને બનવું પડે છે એવું ઘણી વખત નથી લાગતું કોઈ નો કર્મ કોઈને ના હડે એવું આ દુનિયા નિયમ વાળું જગત છે કોઈ નો કોઈને હડે નહી એવું જો અડતું હોય તો આ જગત જગત છે અને બિલકુલ ન્યાય જ હોય છે અન્યાય તમને ભાષે તમારી ઘેર સમજ ને ઘેર ઊંધી દસ્તી થી અમ્યાય રાગત છે અન્યાય કહી શકો એવા જગત કોઈ કોઈ નિયમ કે છે નિયમ બધો છે કે નિયમ નું સંચાલન નિયમ કરે છે કોઈ જીતો નથી કરતો જીતો સંચાલન કરે તો કઈ માગે ને તમારા <sharp allons warnings> મારી પાસે આવતો આપણે તમારે કાઢવાની પછી નીકળી જશે तो चलो ब्लडर लिस्टेक नड़े तो दिखाए कर जड़े ત્રણ મહિના બે કલાક બે કલાક તમે જેટલું જલ્દી બને એટલું તોડી નાખો શું અમારી આજ્ઞામાં રહો નંદર સિંધા પછી અમારી આજ્ઞામાં રહો તો ચિંતા ધાર તમારે બે ચિંતા થાય એવું જગત છે એવા જ કરે છે નીચે પછી એને રાખે જ પછી બાત માં બોલ ચડાવવું બે સાર અને નાની પુરુષ મળ્યા પછી શું ના આપે તમે મારું બધું જે લખી દો જેમ રાખે અને અને મિસ્ટેક એ ભ્રષ્ટાંતુ કહેવાય આ કેવાય મિસ્ટેક આ કેવાય એમ ભ્રષ્ટાંત આપીને જો સમજાવો તો જરા ચાકવાનું હુર્ત બની જુગ છે ચાલો લઈ લો આપડે શું કેવું છે બધું ગરમ કરી નાખ્યું તમારું નામ તમારું નામ વ્યવહારિક નામ છે આ બેન સારી થયેલ પણ તમે તો માય નઈ રીતે બે થી પાંચ આ ગંડે સુધી નઈ બતાવી જાત પોતે બંધ હોટલમાં ત્યાગી હોય કે તમે કદાચ જાતે નઈ જાણવાથી તમે લોકોએ કહ્યું કે લલિત એટલે તમે માની લીધું વાંગ એટલે એક રંગીપ સવાર ના ચાલે સારો કરે સારો ડબો કરો છો અહંકાર હોય આ તો પ્રદુપો અહંકાર અહંકાર કેવો જોઈએ આ તો પ્રદુપો અહંકાર છે સારું રત્નાગીરી ચલો ડો કરે આ કડું બગાડ્યું ના બગડે જે બગડી ગયો ના કઈ છે ત્યાં કે છે વેપાર પોતા કરશે ભાઈ વાળા પોતા કરશે બધા પોતા મંદોચી પોચ્યા ના કર્યો ભગવાને કહ્યું કે પોચડો થાય સાધુ થાય ખરેખર કરાય પો ત્યાગી થાય પણ ત્યાગ થાય ખરી ત્યાગી નાખી દે બધા તો જોઈએ તમે મારી વાત ધંધ ભ્રષ્ટાચ આપવાની વાત કરતા હતા ને પછી પેલું ગ્રાન્ડ પેલું કરું ને તું નલિતેક નું રહ્યું પેપર નહીં દેખાય પણ પેલું દેખાય પેપર તો આઠે બગડ્યું હોય પડે બગડ્યા હોય તો ના ખાય પણ પેલું દેખાય છે કારણ કે ધીરે તકું છે ધીરે ધીરું ચશ્મા વાળા ના હોય ને તમારી બધા બુધ શ્રીમદ રાત્રિ કહ્યું હું તો દોષ છે જે પોતે ભગવાન પાસે બોલવાનું તો નીકળશે નીકળશે નહીં નહી થાય તારે ખબર પડી ગયા કાઢી ના ખાવી પડી અમે તો ક્ષત્રિય નીકુ ઠરે કઈ નાખી પડે ના કઈ નાખે તમને કેમ લાગે ના છૂટકે કાઢી પડે તમારે ના ફાવતું થતો થઈ જવું એડજસ્ટ થઈ જવું હું શું લોકો શું કઈ પોતા આપીને પણ હા ક્યાં સુધી ચર્ચા સમાજ માપ ના આગળ ચાલો કોઈ માણસ એવા મળી આવે એનાય ખરાય ખરે કરે એટલે હું અંબી દેવું કે ગ્રહાયેલો છે છે આ કોઈ વસ્તુ થી ગ્રહાયેલો છે મારે હું આગળ ચાલવા પડે હવા બાપુ થાયલો નથી શબ્દો સાંભળ્યા છે પણ શું છે ખબર નથી વન રૂમ કિચન વન રૂમ કિચન હે એક રૂમ ને કિચન એક કિચન રાતે ટાઈમ આદાય અને લલીબજી બાયડુ ગય તો આરે આરે કે શું કરો છી ઉ ગઈ હે ઉગાડ ઉગાડી એ તો આપડા સંસારી છે ઉગાડું પડે ઉગાડા પછી કરાતા ઇનતે કશે રહેવાના તે તો જુકો રાફા જો તમે તે રાખી રાફા જો હોય તો ગમે તેમ રાખીએ હા તો પછી આવો ત્યાં તો તા દેખાવાનું ગો બધી કરો અને રૌદ્યા ને એટલે શું કે અમાને દુઃખ થાય એવી રેતના કરી કઈ લોભ કરવો પૈ લોભ કરવો એ મોટા મોટું રૌદેજ છે લોગ એટલે શું કે બધા નો કોટા મારી પાસે પૈસા આવી જાવ એટલે બધા અર્થો થઈ જાય બધા મારી પાસે આવો ના મારે એ ભાવના કરી ને ત્યાંથી એક પૈસા ના હિસાબે પૈસા એટલે હયાત કરે અને પૈસો ખાઈ રહ્યો અર્હક ની વસ્તુ ખાઈ જવી અણ ભોગવવી અર્હક ની વસ્તુ એ વસ્તુ રૌદ્યાન છે એનું ફળ ન શક્યું છે આમ ભીતરા પડે કઈ बीजे कव शक्ति व्या करो मजदूर शक्ति के बगाडे અને પોતાને દુઃખ પરિણામ કરવું ના ગમતો મળે તો આપણા ઘરમાં જાય ક્યારે જાય તો સારું એવું થાય એ હશે ધ્યાન અને ગમતો મળે ના જાય તો સારું એ બધું આ છે છૂટી પછી નહીં ભાઈ એટલે આ ફરી આ તો મેળવી લેજે પેલું જાય નઈ કયું મિસ્ટેક તો ભલે છે તમને બઉ હા સાચી વાત છે આ કોણ બોલે છે કોણ બોલે તારી સાથે પુરુષ હા જ્ઞાની પુરુષ નહી બોલતા તો તો મારા ગયા પછી આ બોલે શું ના બોલે એટલે એના જેવું બોલે છે તમે જોતા છો હું જ્ઞાતા જતા હું અત્યારે જમા છું જ્ઞાતા જતા શું વાગી રહી છે એટલે આ ભૂલ થઈ રહી છે કર્યાગેર છે બાકી તમારું છે વાતચીત કરવા વાતચીત કરો વાતચીત છે ને લોકો <coughs> <laughs> <contre elbow pain> ત્યારે નક્કી કરીએ શું ખોટું એ કરતા પાછળ થવું જયારે આપણે થવું પડે એટલે પાંચું થયું આ ધંધા છોડે નઈ ને બરોબર કેટલું ભૂલ હોય તમે નથી ભાઈ એમ કેસે કઉો કરતો જ એ આપી ખાનગી નાખશે પૂછી ગયો કે દાદા પર ખુશ ના હોય આગળ નીકળી પુરુષ હોવા છો તો પુરુષ ના પ્રશ્ન નથી અને સિંહ વિરોધ નથી ઠીક છે કારણ કે બહેનો એ ના હોય ત્યાં તમારું ઘર દીપે છે એવું તે ખબર પડે ના હોય તમારો અને આપડે જે આપણે દીધે છે એકનું પાછળ એવું એ ના ન બંને ભેગું થઈને આ બિઝનેસ કર્યો તો દીપયું સ્ટેશન છ પાર્ટનર આપડા ઇન્દ્રિયો છે તમારું વન સિક્સ પાર્ટનર છે અને પાંચમું આ બધું જે રમત કરીયે છે એના માટે જગ્યા ક્ષેત્ર આકાશ નું છે તેનું છે આકાશ નું વન સિક્સ પાર્ટનરશીપ છે નવું જૂનું થયા કરશે કાળાણું હોય છે કાલાણુ કે જે અણુ હમણા બોલ્યો નહીં અણુઓ અને કાળાણું આ સની પાર્ટનરશીપર છે અને સો બેન ના માં છે પાર્ટનરશીપ એ બેન નું એસોસિએશન બહાર પાર્ટનર એસોસિએશન પછી એક પલ જગ્યા પાર બના લી આપડે જાણવું પડશે ત્યાં સુધી નાખે આવું મારી વાત કઈ વાત કરી પરમાણુ મગજ કરે તક કે તક લાઇવ છે આપો સપ્રમાણ વગેરે સક કે આમ જો ના ઇલાક કરે સી એ લે લે લાઈ બારજી આ તો દેખ પણ સપ્રમાણ કે પરલે એલા આ લઈ ખરો કે નમસ્કાર ભલાતાડી કે રી ના કેનો ય છે નસુતેને કે આજ સરસણ બહુ સારો થયો કરગટતા એટલું જોતા પરગડતા લોકો હરીત માં પડ્યા કારણ નથી કોઈ આપણે મોટી તો ના જ કરીએ હરીત માં પડવાનું એ પછી બે ઇંચ भव्य मूर्ति असर शुभ असर तो हो रही <coughs> મૂર્તિ જોતા ની હાથે સિંધુ સ્વામી યાદ આવે નહી બધું યાદ આવે આ મૂર્તિ નથી પ્રતિનિધિ સ્વરૂપે તો આપડે છે મારો ફોટો લઈને બેઠો કે હું બેઠું પણ ફોટો ભરાપે હું શું ચાલી પ્રતિનિધિ કહેવાય ને એના શાસન દેવ ની વાત કીધી ના કરવા છે ને પ્રેરણા થઈ નઈ પણ લોકો અને આલુ કે આલુ કે તરત એનું વાર બી ક્યાંથી લઈ શકે છે બધા બાયણા પાછળ બંધ કરી દે ને અને એ બાયણું ખુલ્લું રાખીએ તો હવે પછી ભરી ગયા પછી ભરાય એટલે પાછળ ખુલ્લું રાખો તો કદી બાયણો બંધો તો પછી આવાનું બંધ થઈ જાય પાછળ ખુલ્લું જો જવાનું બારું હોય તો આવે એવું આવા પવનો ન્યાય જો ખબર પડે એવી વાત છે ને લોભિયો મને આવું મકાન બઉ હોય તો માત્ર કરે બધા બધા જ ભીલી જતું ભાઈ ત્યાં ગિરનાર કહેલા ગિરનાર